ચાલીસ મીટર આવેલીસ મીટર હવે એની પાછળ આવી રીતે માર ખાવગવાન નો છે ભગવાન કાયદા બધા કયા નથી ગયા ક્યાં ચાલ જોયેલું નહીં જોયું કયા ધ્યાન માં મેળગી લેજો ના હળગાવી લેવો તમારી મરજી હળગાયા પછી ઘી નહી પૂરતા નહીં સર અને ઘી પૂરવા કરજો એટલું આ કઈ કામ હોય અઘરું નથી ને હળગ્યા પછી આનંદ કાળ નો ભાવ શું હળગાવવાના દીવો હળગાવ્યો ઘી જતું હતું એવું છે આ તો વિજ્ઞાન છે કામ જ કાઢી નાખે એવું છે અને આજ્ઞામાં મારી આજ્ઞામાં રહે પાંચ આજ્ઞામાં તેથી કઈ સંસાર ચિંતિત દીપક કઈ ગયો ભલાય એટલે જ્ઞાન આપીએ બધા સોલ થઇ જાય બધા એટલે આ સંસાર નું સરળ કામ થઇ જાય સંસાર નું કામ એ સરળ થઈ જાય એકદમ સરળ અને પેલું તો સરળ જ હોય છોડે જ્ઞાન લઈ ગયા ને તેથી આટલા બધા કાગળ લાગ્યો હતો કે મારે તમારી પાસે સીચર તરીકે બેસવું પડશે આ બેન ને કાગળ આવ્યા મારે તમારી પાસે જાણું બધું દાદા નું ઊંધો જ્ઞાન ઊંડા આ તો સરળ માણસ ને એટલે નાનું છોકરું હોય ત્યાં સીચર થયા સર આવતા હોય તે તમે છ કલાક મળી શકો એવું બધું સ્પીડ માં ઘેર હોય છે ખરો એટલું કારણથી એના સૂજ પડી જાય છે દરેક બાબત દરેક બાબત લાવી નાખે જલ્દી આ તો ગુસાય એક ત્રીસ કલાકમાં નાખ કલાક માં ખરા નહી કોઈ આમ ગુસા દોઢ કલાકમાં કલાક માં કરી નાખે કેવળ જ્ઞાન જ પછી નથી આ કાળમાં એટલે કે કેવળ દર્શન થઈ નું ગુરુ છે શું થાય છે દર્શન થી કેવળ દર્શન થઈ નું ગુરુ એટલે એક અવતારે બે અવતારી થયો પછી આ કાળી લીધે પક્ષું નથી બધા હનુમાન પ્રસાદ કઈ વાતચીત કરતા નથી તમે જગત માં બે પદાર્થો છે જળ અને ચેતન તે જળ વ્યવસ્થિત છે કે પછી ચેતન વ્યવસ્થિત છે જે અવ્યવસ્થિત થઈ ગયું છે તે વ્યવસ્થિત છે એ અવ્યવસ્થિત તો આત્મા વિભાવ કરે છે સ્વભાવમાં આત્મા જોવા વિભાગ કર્યો નથી આ તમે બધા આખા જૈન જૈન બધા સમજી ગયા છો ને વિભાવ વિભાવનો અર્થ તમે જુદો સમજો છો સાયન્ટિસ્ટ સમજો નામ વિભાવ લખ્યો છે વિભાવનો અર્થ જુદો થાય છે અને આપ બધા આપ બધા શું સમજો છો વિભાવ એટલે આવરી ઈચ્છા ઉત્પન્ન થઈ થાય ને એ આત્મા કોઈ દાળ સ્વભાવ ની વિરુદ્ધ થતી જ નથી બરાબર આ તો બધું આખું જૈન આખી જૈ ની જમવા માર્ગ માં બધું લગ્દાયું છે બધું તમને સમજ પડશે વિશેષ પરિણામ બે વસ્તુ મિલન થયું એના બધી ત્રીજી વસ્તુ નું પરિણામ ઉત્પન્ન થયું એનું મિલન એ તમને સમજાવ્યું નહી તો મોટી વાત એ થી કે આ બધું આખો માળો ઊંધો થઈ ગયો છે માર મુદો થઇ ગયો છે આરસપાળ બધા ગળે ગાલે બધા ઠીક કરે ત્યાર પછી આપડે પાસ કરવા દઈએ પ્રેસિડન્ટ સંઘના પ્રેસિડેન્ટ અને તે ઉગાવી શકે પર ચાલે અને બપોરે અઢી લાગે બરોબર પાસ કર્યા શું પથરા કેમ ખરાબ ગરમી નાખો ઠંડા કેમ લાવે છે અમારે પથરા જોઈએ કે સ્વભાવ ગરમ નથી આ તો છે સમજી આ કોઈ ના સાયન્ટિસ્ટ સમજીના નથી જોતા બધા વિશેષ પરિણામ વિરુદ્ધ વિરુદ્ધ આડો સ્વભાવ કેવાય કેવું કેવું નથી લેવાય નહીં લેવાય વિશેષ પરિણામ થયા અથવા તેના તે સ્વભાવ છે શું છે પોતાના સ્વભાવ જેમ પથા સભા માં છે આ તો વિશેષ પરિણામ ઉત્પન્ન થયેલું છે આજના તરીકે હે હા કે રે ના હે દે કે થઈ ગણા અને જે વગેરે થાય પછી પરવાનું હોય તો જે તો ફાઈલ આવે જે તો ફાઈલ આવે તો આ ખાને ડાકો ના પાછી છે ને એટલે એ લોકો જતી રહેવા આદ્રાસીના પાસ વિષયો છે હા એમાં પહેલી જતી રહેવા હા તો આ નંબર નિશ્ચય નું ધ્યાન કરીને જાય જાય આવા તો ખુલવા ગયું પડે ના રખી પડે નથી આત્મા તો ચોખ્ખો છે પણ સંસાર ઘટમાળી ગયો છે ને શું છે તમે એ લોકો આત્મા પાપી ગયા છે આત્મા પાપી છે એવું બોલ જ રહી તમારો તમે શું ચોખા છો વકીલ શું પૂછે ચોખ્ખા છો સર માલ છે ઇન્ડિયન મટીરિયલ પડવાની ફી જાય છે સમજાવી બોલ્યા ને ખરું આપડે વાત હાથી છે ભગવાન ની પણ તમને સમવાય માં સમજાવી ગયું નથી સમય શબ્દ સમજાતો શું ભગવાન ની વાત વાત તો હાચી છે ભગવાન ની બધી નથી પણ દવા તમે ચોકડવાની હોય પી જ આવો જાય છે એમાં ભગવાન એમનો યથાસ હોય એટલે સ્વભાવ કુરસાર્થ પ્રારબ્ધ અને પુરસાર્થ પ્રારબ્ધ ભગી થઈ જતા સ્વભાવ અને કા પાંચ કારણ કેવાય છે એમાં સ્વભાવ તો એ આવતીકાલ નું મારો ભાગ્ય થઈ જાય ને જે કાળે મારો ઉદય થવાનો હોય કોઈ પણ કામ છે એવો નથી આ ભગવાન ના પાઠ વાક્ય માં ઉતરા આયુ એ સમજ પડે એવી વસ્તુ નથી આ સાયન્ટિફિક એટલા માટે મૂકેલું છે બધી આ વધવાની વાતો સમજાવવા જવું તમારું પાર નહીં આવતા કારણ કે સમજી બેઠેલા છો કું સમજાવું તાર પછી ઊંધુ થઈ જવાનું ગયા થાય છે કારણ કે નીતિ દાસન પેલું કરેલું છે હું શબ્દ નો અર્થ પરમ અર્થ એનું નામ બો શું કરું જય શબ્દ નો પરમ અર્થ પરમ અર્થ સમજવો એનું સમજબો હા પરમાર્થ છે બીજો અર્થ કરવામાર્થ ને જય સચિદાનંદ સચિન સમજણ પડે એવું નથી અને આ સમજણ પાડી તો પેલી બાજુ ભૂલી જશો પેલું સમજણ પાડી તો પેલી બાજુ બોલી જશો પૂરતું કઈક નવી જાતનું ઉત્પન્ન થઈ જશે શું થઈ જે સરળ હોય તેનું વાંકું કરે શું કામ છે આપડે વાંચવું હોય તેને સીધું કરવું પોતાનું સ્ટેશન ભૂલી ના જાય એવા માણસો મગજ જુદી જાત નો હોય સમજ કર્યું ને અને આ લોકો સામાન્ય માણસો કામ નથી અસામાન્ય માણસો કામ નથી હું શું કેવા માલ કરવું કે પછી પાંચ વાક્ય ભગવાન ના જે સમી કાના કરે છે સરસ લખેલા સમજાવી નથી અને ઉતાવળ કરી અને જે હું આજે પુરસ્થ કરું એ ભવિષ્ય મારું ભાગ્ય બને પુરસા નથી ને પુરસ્થ પુરસાદ કોને કહો છે તે સમજતા નથી આ પુરસાદ છે પણ પોતાને ખબર નથી એને કઈ ખબર પડે એ ખબર ના પડે એ જ્ઞાની પુરુષ ક્યાંય કોઈ અંદર પડે બરોબર પણ જ્ઞાની ને મળ્યા પછી પોતાનો જે કોષ્ટા ચાલે રહ્યો છે એની દિશા બદલાય ખરી કે નહી એની જે વહી રહ્યો છે એનો ઉદ્યોગ છે તો પેહલો છે કારણ હું કરતા નથી હું કરતા નથી તો કોઈ પણ કરતા હોય શકે નહી કરતા કોઈ હોય શકે જ નહી કરતા વગર ચાલતું નથી એટલે થયું છે કરતા વગર હા અને ચાલતું નથી કરતા વગર અને કરતા વગર થયું નથી અને કોઈક રીતે આત્મા પોતાનો આત્મા ભૂલ કરી રહ્યો છે એવું ખરું આની અંદર પોતાને ભ્રાંતિ પડી ગઈ છે આંટી પડી ગઈ છે એટલે ઈગોઈ જમ ઉભું થયું છે ઇગોઈ જમ પોતે રહે છે ઇગોઇજ કોરોના ખાન પોતાના સ્વરૂપ માં આવે તો આ વિશેષ પરિણામ ઉભા થયા છે િણામ બંધ થતા જાય કે સંસર્ગ થવાથી વિશેષ પરિણામ ઉત્પન્ન થયા સંસર્ગ સુધી ગયો બધું સમજવા બહુ જુની વસ્તુ છે આ જૂની પણ સમજાવી ના ચૂકતો નથી ને સમજાવી ના ચુકતા નથી સમજી ના તમારે આ બધું એટલે સમજી લેજો એક આગમ પકડ્યા છે ત્યારે પાર આવે તે ભગવાન ની પાસે મહાવીર ભગવાન ની પાસે મુનિ આવ્યા તે અડતાલીસ આગમ ના તૈયાર ધારણમાં લગત માં ધારણ કરેલા પુસ્તક ઉગાડવું ના પડે ભગવાન ને પૂછ્યું કે ભગવાન મારે કેટલા કેટલા અવતાર થશે બે ત્રણ અવતાર થશે મોક્ષ માં જવાના ભગવાન કેમ પૂછો છો અડતાલીસ આગમ બધા ધારણ કરેલો છે આપ જ્યાંથી પૂછો ત્યાંથી બધો જવાબ આપું તો ભગવાન કે છે કે તમે જે અડતાલીસ આગમ ધારણ કર્યા છે એ આગમ કોણ ઉચકી લાવ્યું કે મજૂર ઉચકી હતા તમને સો રૂપિયા મળશે શું કે છે શું સો રૂપિયા મળશે બોજો જ છે પુસ્તકો ધારણ કરે આ બધું માથેલું પાછું મનનો બોજો છે ખાલ આ મનનો આમળો ફેલાય છે શું કરું માત્ર મન નો આંગળો ક્યાં સુધી ગું અને સંસ્થા નો ગું લોકો બહાર નીકળ્યો પણ શાસ્ત્ર નો ગું બહાર નીકળ્યો નથી કોઈ હડતાલી ને ભગવાને શું કહ્યું કે સારા બધી કસાય ગયા નથી ફર્યા જાણે બધું આખું શાસ્ત્ર અને કસાય જાય નહિ એનું શું કારણ હશે ભગવાને કહ્યું જાણવાનો આત્મા હતો તે જાણ્યો નહિ સાધ્ય સુકી ગયો એક વાત બરાબર બરાબર વિધિ ચાલુ કરી આવી જ જયારે માલ જોતા આવડ્યું એ પોતાનું શુદ્ધ ઉપયોગી થયોગી શુદ્ધ ઉપયોગી કરાય અને શુદ્ધ ઉપયોગ ને કર્મ બધાય નહી શુદ્ધ ઉપયોગી ક્ષમતાધારી કર્મ તમારો થયો એટલે હવે તમે ગઢેડ પાછા આવો એના માં ભગવાન જુઓ અને જોઈ શકો છો ગાય મળે તો છે આત્મા વર્વભૂતે શું બધા ભૂત પ્રાણી માં આત્મા દેખાય આપણને પછી એટલે વધારે આપડે કઈ હોય ખરું આ દિવસે શું કેવાય ધ્યાને વ્યૂ પોઈન્ટ ને ધરઆર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્ટ મને બીજી પણ આજ્ઞા પાડશો હા હા રોજ એક કલાક પાડો ને તો પુણ્યા સાગ નું સમાજ થાય એવું છે પણ એક સમજ પછી બેઠાત્મા સમાધિ માં રહેવું શું કરવું હા એમનો કામ ધંધો પરવાઈ ગયા ઉમર થઈ ગયા રિટાયર પેલા પરમાનંદ માં સેવા કરો ને કોઈ આય કરશે એમને સમજાવી વાત નથી એક્ઝેક્ટલી સમજાઈ ગઈ ગધેડું કૂતરું બલાડું ગુલાબ નો માટે ભગવાન છે એટલે ગુલાબના છોડ ને આપડે થોડા તો ન કરીએ આપડે જાણી જોઈને જરૂર હોય ફૂલ ની તો આપડે એ થોડ કેવું કે હે ભગવાન જરા બહાર બેસો તો હું મારે ફૂલ લેવું છે એટલે એમની વિનંતી કરીને બાર બેસાડ પછી આપડે લઈ રહ્યું નથી તમે માગને તૂટી લો બસ બારવાચીઆ માફક કામ કરો તે નહી ચાલે કે બારવાચિયાની માફક લૂટી જ લો છો બસ આ થોડા કઈ ના ખોડ તમને સમજાવ્યું સમજાવી આપણું સાયન્સ છેલ્ડ આ કેશ બેંક છે ઉધાર નથી નામે એટલે તમને આ બે વાક્યો સમજાયા ને આ બે વાક્યો માત્ર અઘરા બળેલા છે એમાં કઈ પણ આજે સમજાયું નથી તમે ત્યાં બે વાક્યો સમજાવ્યા બીજાઓ સમજવાનું મેળવ્યું છે મહાત્મા આવી રીતે તમારી પાસે સાંભળ્યું કેવી રીતે સાંભળ્યું નથી એટલે આ બે વાક્યો હવે ત્રીજું વાક્ય આપું છું ત્રીજું વાક્ય દેવા કયો છે સમજરી મેં કહ્યું મારી આજ્ઞા રહેજો ને આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ છે ની આજ્ઞા માની લેજો અત્યારે દેખાય છે મારી આજ્ઞા પણ તીર્થંકર ની આજ્ઞા હોય સિમંદર સ્વામી ની આજ્ઞા હોય એવું માની લેજો તમને સમજ પડી ને રમણ બેન એવું લાગતું ને આપડે ચલાવીએ છીએ પણ મનમાં એમ થયા કરે કમાઈએ તાર સુધી આપણે મનમાં એમ રહ્યા કરે હું કમાયું કમાય પણ ખોજ જાય ત્યાં પછી ભગવાન ને ગાલી નહી તમારા ગ્રહો રાશી છે કે નહી તો એને ઘેર કોઈ છોકરા ની બહુ આવી હોય ને એમ તો ઘરમાં પગલા થતો હોય તો પછી કે મારા છોકરાની બહુ મોરબી આવી છે ને મોરબગી એના આઈ તાર થી મારે ઘર બેઠી છે આવું આવું રોટું બોલે બોલે તેના દુઃખ પડે છે દુઃખ હમતા નથી પડતા નહી ભગવાન બેઠા કે ભાઈ નું જેનો આક્ષેપ આપે છે ને એ બનામાં ભગવાન બેઠેલા છે એટલે બધું કરી રોટું કરી દુખ લેવાનું રાત સમજીએ તો આપડે રોટું કરવાનું મન થાય ને તમે વાત સમજ ને એટલે આ કરતા કોણ ભગવાન કરતા ભગવાન કરે જે કરે હા જેમાં જગત નો તેને ભોગતા થવું જ પડશે કે કરતા છે કેવું છે આ જગત કોઈ કરતા જ નથી નૈમિત કરતા નૈમિત નામ ની શક્તિ છે તે આ જગત ને ચલાવે છે આ જગત ને નિરંતર વ્યવસ્થિત રાખે છે સૂર્ય ને ચંદ્ર ને તારાઓ ને બધી દુનિયા બધી વ્યવસ્થિત હવા પાણી બધું વ્યવસ્થિત રાખે છે નથી વ્યવસ્થિત કરે છે લોકોને સૂર્ય ચંદ્ર સારા બધું વ્યવસ્થિત રાખે છે આ વ્યવસ્થિત ક્યારેય પણ થયું નથી આ જગત શાશ્વતું છે એ કઈ પડવાનું નથી એટલે કાયમ વ્યવસ્થિત શક્તિ ને હવે એટલે તમારે વ્યવસ્થિત શક્તિ આ ચલાવે છે એટલું અમારે કહેવાથી સમજી દેજો પછી ફોડ પૂછવું હોય તો તમે પૂછી જજો પણ અત્યારે ટૂંકા આપી સૌ ને તમને હેલ્પિંગ કરશે વ્યવસ્થિત શક્તિ હવે પેલું જે ખોટું કેતા હતા કે હું ચલાવું છું ભગવાન ચલાવશે બધું ખોટું સદન ખોટું આ સદન સાચી વાત છે હવે આ પ્યાલો છે કાચનો કાચનો પ્યાલો આપણે હાથમાંથી મારા હાથ ને ફૂટી દેવામાં કરું છતાં નીચે પડે ફૂટી જાય તો કોને ભોડ્યો કેવાયુ કોઈ ગુનેગાર દેખાય છે લોકો જોઈ શકતા નથી વ્યવસ્થિત શક્તિ તોડે છે અને જગત નિરંતર વ્યવસ્થિત કર્યા કરેલી વ્યવસ્થિત કરે મારે કેવું પડે વ્યવસ્થિત શક્તિ ને તો એક કપડા કાપી નો કારખાના વાળાનો ધંધો ચલાવવાનો નહીં ચલાવવાનો નહીં તો તમે એક ડઝન લાવી દીધા ચલાવો એ વાત હાથ પેઢી ઉધી ભાગ્યા નહી પણ વ્યવસ્થિત શક્તિ ને તો એના કારખાના ચલાવવાનું હોય એના વેપારીઓ ચલાવવાનું હોય એના ચલાવવાનું હોય તો હું એક જોટો લાવ્યા પછી બીજો ચાલે જ નહીં ને તમને સમજે વ્યવસ્થિત શક્તિ ને બધાનું ચલાવવાનું વ્યવસ્થિત શક્તિ એ ઉત્પાદક ઉત્પાદન કરી છે અને બોરિયાલે છે સમજ પડે ને એટલે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે તમારું આવે અંદર પ્રેરણા થાય છે ને તે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે તમને ઈચ્છા ના હોય તેવા પ્રેરણા થયા છે સમજાય ને અને તમે ઈચ્છા હોય તેવી થાય છે પણ બધી વ્યવસ્થિત શક્તિનું કામ છે સમજાય ને એટલે સમજો એટલે પાછું કરનાર તો છે ને સંસાર છે એટલે અસ્તિત્વ છે સમજાય ને અસ્તિત્વ નું ભાન હતું અત્યાર સુધી પણ વસ્તુત્વ ભાન નતું શું હતું અસ્તિત્વ નું ભાન છું ભાનજ ઓટોમેટિકલી પૂર્ણત્વ થયા કરે સમજાય ને અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ તરમા સમજાયું તમે આ વ્યવસ્થિત શક્તિ આપડે છે બેંક માંથી રૂપિયા લીધા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 એટલે તમારા ચોપડામાં એટલે આજે આજે આપડે આ ફોરેન ડિપાર્ટમેન્ટ આ બિહારી બિહારીલાલ ફોરિસ્ટ ડિપાર્ટમેન્ટ થયું અને હોમ માનતા હતા ફોરેન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 કોઈ પણ જીવને કિંચિત માત્ર મન વચન કર્યા કિંચિત માત્ર દુઃખ ન હોય એટલું કરી ને તમારે જોખમદારી જવું ને અને નૈમિત જોખમદારી છે એટલે માટે બોલવું પડે ફક્ત નૈમિતિક જોખમદારી કેવી છે હા ખરેખર જો કમદાતી નથી આટલે આ પાંચ વાક્ય એટલે આ ગુણ જે ઉત્પન્ન થયા ને તે મહાવિદેય ક્ષેત્રના અધિકારી ગુણ ઉત્પન્ન થયા અહીના ક્ષેત્ર ને માફક આવે નહી ના થાય તમે સમજાય છે ને એમ એટલે આવતો આટલો અવતાર સરિકાલ કરીને મહાવિદેય જવું પડશે સમજાયું ને મેરે બધું ખરી પડે શું થાય ખરી પડે કારણ કે એનો નિર્જાત થયા કરવાની હવે નંબર લેવાનું એટલે નિરંતર નિર્જાત થયા કરવાની બંધ નહી થવાનો બંધ નહીં પડવાનો સમજ પડે હા બીજું પછી સમજાવાનું છે નિષ્પક્ષ પાટી થાય હા મુસલમાનોમાં આત્મા દેખાશે તો પછી આપડે હવે વૈષ્ણવૈષ્ણવ પણ એવું ના હોય આપણને હું જૈન ના હોય નહી આપડે તો આત્મા એટલે સ્વધર્મ વિતરાગ ધર્મ કોઈ કયો ધર્મ વિતરાગ ધર્મ કોઈ ભાઈ ના થાય નઈ અમારો જૈન ધર્મ કે અમારો વૈષ્ણવ એમ છે ને ભગવાન વિતરાગ નિર્મત હતા કેવું નિર્મત હતા અને આ મત વાળા હતા ક્યાં જુઓ લોળી બાજુ કલાક કરી નાખી દૂધ કરી નાખી પર અને આ વ્યવહાર જ છે વ્યવહાર માં મુશ્કેલી નહીં આવે પોતાનો ને લઈને પોતે અહંકાર થઈને આડો કરતો તો બધું વ્યવહાર બગાડે છે અહંકાર કોણ બગાડ છે અહંકાર હું કઈ છું સાહેમા શું છે હું મરવાનું હોય તો પછી શું ઈચ્છા ન શું છે અમર થયા અહંકાર ના હોય પણ ફરી સુખશો નહીં ત્યાં નથી ને એમ સુખશો નઈ તમને સમજાઈ ગયું છે ને બધું અંદર થી કબુ થઈ ગયું છે ને સહી કર્યા પછી કોઈ માણસ કરે જ નહી પછી કારણ કે દત્તા સહી કરી પછી પછી ફરાબે છે સમજાય છે અત્યારે બધા એકાબ એકાદ થઈ ગયું પાલા પસાર કરી બધું કરે છે પણ પછી પાની ગુસ્યા છે સમજે કારણ કે ગોધમાન ભારે ભૂગર્ભમાં બેસી ગયા છે ભૂગર્ગ સુધી એના એ કેટલા કેટલા વખત ભૂખ્યા રહી રહ્યા છે એમનો ખોરાક છે રોધમાન માં શું છે ખોરાક તમે જાણો શ્રોધમાન માયા લોક નો ખોરાક છે તો પછી મારા મનમાં પસ્તાવ થાય ચાલુ વધારે પડતું આજે શિષ્ય જોડે થઈ ગયું તો બચાવ થાય ના થાય પસાર થાય હવે બચાવ થયા પછી આપડે ધબે ગયા અરે એના દાવા લાયક છે ખબર તમને એમ કે મારી ભૂલ થઈ જાય તો એને ખોરાક ના મળે પણ આ લોકો ખોરાક આપે એવા છે ને નથી આપે આ ભૂગર્ભ બેસી ગયા છે તારી વર્ષ સુધી નહીં ચોક છોડે તમે ગુજાવી ગુજાવી કર્યા આમ જેમાં ઇન્દિરા નહીં ગયા મારે ઠેકા નાખ નાખ કરો છો એવું ઠેકા કારણ કે આપડે આ માટે આપડે સમજ ને શું શું કરતો હશે આમ કરતો હશે આમ કરતો હશે શું ખાતો હશે શું પીતો હશે નહીં એટલે નિશંક આજે આત્માની ત્યાં જ પ્રતિ દિદ તેને ઉપસમ સંકિત શું કે છે મોહની સમ્યક્ષ મોહની કે સમ્યક્ મોહની ત્રણ ભાગે તૂટી જાય છે ફ્રેક્ચર થઈ જાય છે મિથ્યાત્વ ગુઠા નું એના ત્રણ ટુકડા થઈ જાય છે મિથ્યા સ્વ મોહની મોહની અને મિશ્ર પણ તમારે તો આ સમ્યક મોહ ની હોવ ગયું આ તૈયાર ભક્તિ થઈ સમ્યક પ્રમોહિ કોને કહેવાય છે કે આત્મા કેવો હશે એટલો જ મોહ એ જાણવાનો મોહ જેને છે એને સમ્યક ની કહેવાય શું કેવાય આત્મા કેવો છે એ જાણવાનો જમ્ય બહુ પતું હોય જેટલું હાથું હોય એટલું તમારું મારી પાસે ઘર માણસો આપેલું ઘણા માણસો ધાતુ છે ઘણા માણસો વધુ હાથું છે કેટલાક ની ભૂલ લેખેલા કેટલાક ને કરી આપીએ છીએ જ્ઞાન પાછ શું ડાયરી છવીસ એક છોતેર દાદા જગત વડાલા ક્યારે ક્યારે નાદે હે એનું નામ નિરંજન લક્ષ નહીં કહે કે સાસરો પોતે વિકલ્પી છે નિર્વિકલ્પ નો લક્ષ કેમ બે વિકલ્પી છે નિર્વિકલ્પ નો જ બેસે નહીં એટલે જયારે કોઈ કોઈ જ્ઞાની પુરુષ નિર્વિકલ્પી થયેલા હોય તો એ લક્ષ બે જાતિ સ્વભાવ થી લક્ષી એટલે વિકલ્પી વિકલ્પી નો લક્ષ બેસી શકે પાપ ધોઈ નાખવા પડે પાપ ધોવાય ત્યારે ભીડ થાય એટલે નિરંતર લક્ષ કરે નિરંતર લક્ષ કરે હવે આ લક્ષ્ય એટલે શું શ્રીમદ રાજચંદ્ર કપાળજી કહ્યું છે અનુભવ લક્ષ પ્રતીત શું છે અને આ કાયક સંકિત છે એટલે લક્ષ બેસી જાય જાગૃતિ નિરંતર જાગૃતિ નિરંતર જાગૃતિ રાખે એને ખેપવજીએ કહ્યું બહાર વયા કરતી આ વૃત્તિઓ નિજ ભાવ માં વેહ કરે સમજાય ને વ્રત્યો ક્રિયાઓ બધી થયા કરે ક્રિયાઓ તો બહાર બધી ક્રિયાઓ છે વ્રત્તિઓથી વગર કામ ની બહાર જૂતલ ની ક્રિયા ને પોતાની માની બેઠો તો તેની આ તેનું આ બધું પરિણામ ભોગવવું પડતું તો વ્રત્ય બહાર જયા કરતી હતી વ્રત્ય વ્રત્ય અંદર વહી એટલે પંચ મહાવત પુરાણ થઈ ગયા કે છે શું છે એ વ્રક્તિઓ મહિ બાજુ ભરી એટલે પંચ બહા વ્રત પુરાણ થઈ ગયા વહે આ પ્રગતિ જે પ્રગતિ પ્રાપ્ત કર્યું છે અને જો અમારી આજ્ઞા આજ્ઞામાં જેટલા રહેશો સૌરમાં નથી રેવાય એવું એવું જાણું છું કારણ કે હું જાણું આજના કાળ એકદમ ફીટ થાય એટલું બધું નથી કર્મ નો ગીતે બહુ લાયા છુ રંગછોધી જેવું નથી ઓછા કર્મ લાયા ભાઈ ના